श्वामी नारे श्वामी नारे श्वामी नारे उगने वदी स्वामी स्वामी स्वामी श्री धारण कर मुखारिंद आग मुनि तथा देश देश हरिभक्त सभा बनाई बैठी थी पी जी महाराज सर्वे परम कह एक प्रश्न पूछिए तो, तो, तो, तो, तो, तो देव तो त्यागी छे। अने बीजो भक्त छे। ये तो, तो देसंग અને અંતર માં તો એ બે નો વીતીય કરીને જુદો જુદો ઉત્તર આપો પછી ગોપાલ સ્વામી બોલ્યા છે એ ત્યાગી જયારે દેહ મુકશે ત્યારે એને વિષય ભોગવ્યા अंतर तीखी वासना माटे येने तो भगवाना अथवा देव मोटो अने भोग क्या है भोग ने देवलोक भोगवशे हरिभक्त निर्वास भगवान ब्रह्मपुर धाम तेने औने भगवान रहो विषय मन मच्चाताप कर भगवान भजन करवास निकवान जैसे पी तीज महाराज बोलिया ठीक कहूतर ये તમને ગ્રિયા જીવો આપડે આપડે ગ્રસ્ત એમ ગઈ અરે ગ્રસ્ત આશ્રમો નિર્વાસ નીકવા માટે છે એમાંથી ઉદાસ થવું એમાંથી પાછું કયો ન કરે તો રાજી થાય વધારે બંધાય ભાગ છે એ અંતે નિર્વાસ થી કલ્યાણ કોજે હમણાં કા અને સુજે તેદી તે આઈ આવે તેદી તે પણ આસો તેદી ઓર સતી હા એરવા આ વાતના વાળાને ગૃહસ્થ બનાવ્યો આ નિર્વાતની કવા માટે નિર્વાત થયું મે ગૃહસ્થ કેર આટલા પાંતો કેર અમાર દેવલોકમાં હોય તો એ દેવલોકમાં જાય એ જે ગોદેશ્યથી થાય હા એ જે ગોદેશ્યક્રોપથી થાય એ જે ગોદેશ્યક્રોપથી થશે પછી ત્યાંય કજ્યા છો એટલે નિર્વાસની તો ત્યાં થવાય પણ કલ્યાણ મનુષ્ય દે વિના નહીં ચક્કર માં તો આવું પાટી આવું પડે પરીક્ષા દેવા દેવ નો દેહ છુટી જાય અને મનુષ્ય આવી જાય નામ શ્રીમતા યોગ દ્રષ્ટિ એટલે એ સારા યોગ માં એને જન્મ આપે એટલે જન્મ ધા થી અનુકૂળતા મળી રહી છે ભગવાન તરફ થી રત્નામા રત્નામા કરી રત્નામા રત્નામા કરીને આવતા એટલે એને યાદી જામનગર આવતો ને સ્વામી સ્વામી જામનગર માં આવ્યો હતો ને આવ્યો હતો જામનગર સ્વામીનાનંદાજી હતા આજે સાધુ નથી ક્યાંય સાંભળો નઈ હું આનો બઉ વિચાર કરું નજીક ના કાળ માં આખું બદલી ગયું જામનગર માં જ સ્વામિનારાયું ખબર પડી ગઈ હોય ખબર તો પડી જાય મોટા પુરુષ એમ નઈ પૂર્વે એને ખુબ કર્યું હોય એટલે એના સંસ્કારો એને બોલાવે તો ભલે એને ડેવલોપ માં આવ્યો અપ્સરાય મળે વિમાને મળે પણ એ ઉદાસી હોય આ સ્વામી મોટા છે આ સ્વામી સત્પુરુષ એ હું તો એને જ્ઞાન ભગવાન આપતા હશે કઈ આવે ને નહીં તો ન આવે ઘણી મોટી વસ્તુ છે સામાન્ય જીવો એનું માપ કાઢવા લાકડા ના ત્રાદવા લાકડા ને દાંડી એમાં કેટલી રસી છે એટલે રેવા જાય એ આપડે જેવું પ્રાણી માત્ર હજી માયા સુખે સુખ્યા देह ने सुखे सुखिया नहीं करवामी बात ने। करी। विचार करो अभी पहला बो विचार करता आपद भाई हे અવારના જોગ માં આવી ગયા લોકો આ છે પણ એ પ્રતિ ન સુખદેવજી આ પૃથ્વી ઉપર છે કેટલાકે ન દેખ્યા હોય દેખાયા છે જોયા નથી શુભદેવજી નારજી વયા જાય તો એની ઠેકડી મસ્ક કરતા ના હોય ઉભી દેખે છોકરા વાહ દોરે આજ તો હવે હાલ કરી આજ માણસ કોણ ઓળખે એવા માણસ એવો પ્રવેશ કે જેવી પ્રતિક્ષાય સુખદેવજી એ પ્રિષદ રાજા ને કથા સાંભળાવી ને ઘણા સાંભળવાતા આવ્યા ઘણા સમજાવતા હોય એમ ને આજે ભાવ તો ભૂખો અને ઈ ભાવ નું કાળ ભણ કરી એટલે તમે કાલ બચો કેવી રીતે હમ કર્યું એટલા માટે એક મેવા દીધી એક જ વસ્તુ એવી છે કે જ્યાં કાળ નું સમર્થ પણ ચાલે भगवानीजी महाराज बोल भगवान भगवान ठीक कहूतर एज पुक्तान स्वामी ए पूछू जी जो गोपाल स्वामी उत्तर कर તમેરી જવેરી હોય ત્યારે વાત સાંભળો લાગે પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે એવી દ્રઢ વાત ના હોય અને તેની જેને ટાળવાની ઈચ્છા હોય તો તેઓ તો એનું કામ થઈ જાય આપડે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન ના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે અને તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં તો એના અંત જે મલિન વાતના તે સર્વે નાશ પામી જાય છે બીજા સાધન નો કીધા ના કોઈ સાધને નહી શાસ્ત્ર વાંચન નહીં મગજમાં મને આવડે હવે એ સેવા ક્યાંથી કરે જયારે અમ ભણવું છૂટે ત્યાર પછી સેવા થાય સેવા કરે છે મનધારી કરે એ કોક ચિંધે તો એ બેમાનો આવે ત્યાં લગી ઈ સેવા એની વાસનાને ને પૂરી તોડી ન શકાય વાસના તોડવાની જે સેવા છે એ સેવાનું લક્ષણ જ આખું જોતું ઈ સેવા આવવી જોઈએ જેમાં અહમ ગ્રંથે ગળી ગઈ હોય नंद स्वामी प्रश्न पूछो हे महाराज अतिशय राजी साधन छे? पच्छी जी, जारे एक तारी जेवी सतर प्रीति होने जेव दिन होने पीने एक गाम नु राज्य आ थवा पांच गां नु राज्य पचास गु राज्य सौ ग्राम नज्य सर्वे पृथ्वी दीन दीन तो आगे कंगाल प्रीति युक्त दीन आधीन रहेक तथा ब्रह्म लोक नु राज्य पा तो संतनी आग ने दीन आधीन रहे અને ત્યાગી હોય અને તે જેવો પ્રથમ ગરીબ હોય વિચાર કરતો ને તો આપડા માટે ત્યાગી હોય અને તે જેવો પ્રથમ ગરીબ હોય અને જેમ સૌ તેલ ચાકરી કરતો હોય તેવી ને તેવીજ પોતામાં ભગવાન ના જેવા ઐશ્વર્ય આવે તો પણ કરતો રહે પણ સાધુ સાથે પિતરાયદાઓ બાંધે નહી એટલે આવતો છે પિતરાયદાઓ કોઈ ને આવ્યું અને ઐશ્વર્ય આવ્યા પછી પછી પછી હજી ઐશ્વર્ય તો આખું છે ગંદે નો આવ્યો અહી તો એક જરા ખાતા પિતા શીખ્યા નાના મોટા પણ એ મજા જીવ ને ગમતી નથી આ મજા સારી છે અમે કઈક છે ને કે બંધાર્યું કેટલું કરે બતી આખ બંધારે દસ માણસ નું કર્યું તો હશે ને એને ચિંતા લખ્યું છે મંદિય નહી ભોખ તો રોકે ને એટલે દુખ થઈ પડ્યું બધું ભગવાન બોલે તારે મગજ માં લેવું નઈ ભગવાન બોલે છો એક તો ઘણા મંદિર કરે અને એક તો સત્સંગમાં નો રે અને એક તો કઈ ઈટ ઉપાડી ને હોય છતા સત્સંગમાં રે એ સમજણ કરે એમ રૂપિયા એ તો વાત પણ સાધુ સાથે પિતરાય દાવો બાંધે નહીં અને બરોબરિયા પણ કરે નહી એવા જેના લક્ષણો હોય તેની ઉપર ભગવાન અતિ પ્રસન્ન થાય છે પણ અરબંધ લાલ ભાઈ લાલભાઈ ને આરે છેલો બે કામ કરે એટલે ગુરુ ને બદલે એક વખતે આ સાધુ ને સ્વામી રોટલા ઘડવા ના આવે તો હું આવું એ નાંદા કરતા સ્વામી નું બોલે અને આ હરિંદા આવે એ બે આવે તો આવું પૂજા બધા જ મારો આઘું સ્વામી ને કઉો આમ બોલે મારી આરુદાજી પુરાણ આવીને બે ગયા એનું બીજું નામ કે જયારે આ લે તો માથે ટોપી રાખે એટલે આપડી આ ટોપી હોય ને એટલે ટૂંક વાત ગઈ નીકળી હરીદાજી ના ચાલો અમારા સ્વામી ના બધી હું કામ કરીશ ઉઠી જાવ એટલે ઉઠડી ગઈ આંદા સ્વામી ને ઉઠડી ગઈ આવી ગયા સાધુ બધા ગોળા વાળ્યા એ દી લાડવાની રસોઈ છે એટલે એ કાચા લોટ ના ગોળા બે વાળે રાખી લાડવા જમવા બેઠા પંક્તિ માં બીરસવાયા ત્યારે ઓદુસે પેલા પણ ખાવા માં આવડા ની કામ કરતો હોય તો નિર્વાસનિક થવાયું જ નહીર્વાસનિક થવા માં તો બહુ બાળ પડે ભાઈ એમને નહોતો આવ્યું કોનો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ના श्री दादा श्री मंदिर आगर, ने धारण कर मुखारिंद आग परमहस तथा देश देश हरिभक्त सभा ने बैठी थी पीजी महाराज बोलिया भगवान नो भक्त हो तेने तो भगवान ने तथा भगवान भक्त ने जो न गु हो न करमेश्वर ने बजा अच्छा त्याग करव भगवान ने न गो कोई कभव होत्रु पेठे त्याग करव श्री पेठ भगवानी विमुख हो अवगुण, अवगुण जुए गुण पर सत्संगी है तो अर्धो विमुखन न भक्त ने तो, तो भगवानी भगवान भक्ति करता આત્મ જ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ અંતરાય કરતા હોય તો પાછા પાડી ને ભગવાન ના ભક્ત ને તો ભગવાન ભક્તિ કરતા આત્મ તથા વૈરાગ્ય તથા ધર્મ એ જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાન ની ભક્તિ જ મુખ્યપણું રાખવું એટલે શું તો પર્સન કરે ધર્મ પાડતો હોય ને ભક્તિ માં અંતરાય શું કરે જાણવું તો જોઈએ વૈરાગ્ય આત્મ અને ધર્મ ઈ તો પુષ્ટ કરે ઉલટા ખબરી ના પડે અંતરાય કરે બોલો આવે એટલે અહંગ ની વાત નથી આ તો સીધી વાત છે આ સાધન ને આ સાધન કરતા હોય સત્સંગી થયા સાધુ થયા એને આ બધું સમજવું જોઈ ને બોલો આપડે સાધુ છે બધું આવડતું જોવા આ અને ભગવાન ના ભક્ત ને તો ભગવાન ની ભક્તિ કરતા આત્મ જ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ ये जो अंतराय करता हो तो तेने होने पाछा पाड़ी भगवानपण राखो तो बहु प्रसन्न आप मुख्य नहीं बराबर भक्ति मुख्य અમલતા જ નથી કરે કરો એટલે એ તપસ્વી પણ એવું છે ભગવાન ને મોટા સાદુ કહેશે કે કામ બહુ છે થોડું જમી ગયું અમારે તો નીમ છે જોયું ને ભક્તિજન ઉપર નવા એટલે એમ જ થાય આપણા માં બહુ હોય જરાક ભગત કેવાના હારા કેહવાના છતાં ની વાત છે લોટ ભી ને રહેતા લોટ ક્યાં ખેવાતા કે નવાતા આજે કોઈ લોટ પીને તો રહેતા નથી શું સમજવા જેવું છે ભગવાન ની ભક્તિ માં વિઘ્ન કરે આત્મનિષ્ઠા ધર્મ વહી જાય તો એને ગૌણ કરવા બાદ ભક્તિ ગૌણ ન કરવી આમ છે ભક્તિ એવી વસ્તુ છે પણ ભક્તિ કેને કેવી એ પાછું વિચાર કરો હાલે ઓ ભક્તિ કેવી કેને પણ એનો અભ્યાસ કોઈ કરતું નથી ઓવા જ ગયા ભલાનું તો બોલી ગયા થાય આપણે જાણવા માંગીએ ભગવાન ભક્તિ થાય ઈ ભક્તિ માં વિઘ્ન જો આ થતા હોય તો એને ગૌણ કરવા જો વ્રત ધારણા બધા લખ્યા એકાદશી દિવસે નિર્જળા રહેવું કરું પણ જો જો ભજન થાય તો ફરાર કરવું એવું નથી પણ એનું બધાએ ઓખી લીધું કે આપડે ન રેવાય તો ફરાર કરવું કઈ આમ ધ્યાન ગો છું ફરાર કરી ના રેવાય તો કરવું આવે તો મારો અખંડ ભગવાન સ્મૃતિ રાખવી ઈ સ્મૃતિ રાખવામાં તપ વૈરાગ વિઘ્ન કરતું હોય તો એને ગૌણ કરવું એમ નો નહીં આવતો અત્યારે ફરાર કરું કાંઈ નો છોલા ખાતે અને કરતો હોય તો આપડે કેવાય નઈ તને એ બધું અમે નાના હતાગ માં અમારે આ વેગ ભાઈ કઈ ન લેવું કઈ ન લેવું લેવાય ત્યારે મન નું ભક્તિ માં આવી ગયું છું એટલે ભગવાન ભૂલા અને તપ કર્યું તપ શું કામ નું એમ મોકું સંબંધ ભગવાન નો મોટો છે એ સંબંધે કરીને તપ આવી ગયું વ્રત આવી જાય પણ પાછો હોય તો આટલી આગ્રહ ન રાખ એટલે ખવા માં મેળ કરતો નથી તો બે બાજુ મેળ થાય એ મોટી વેલા એન્જિન જરમોટા ત્યાં બાંધકામમાં રોકાયેલા સેવામાં પાયા ખોદયા હોય પછી એમાં એને શરૂ કર્યું પણ ભગતરાજ એવા ને એ ભક્ત જમધામ વધારે વાંચતા ઢગલા ઉપર બેઠા હોય કામ હલકું હોય એ અને સ્વામી આવો એને મેં માં બેઠા તને કંઈક વાત કરી વાત તો હું કંઈ વાતતા કરાઈ મને તો મારી જિંદગીમાં 11 વર્ષને ડાળે કોઈની મેં ખરાબ કરી દેતી પછી અરુણી એક આ સ્વામીનારજી હતા નાર બીજા હોય પડે જોવાય જાય બપોર નું કાણું સ્વામી ને એમ જાણીએ મહેનત કરી પણ આગળથી મેં સાંભળ્યું હતું મેં કઈ પરિચય નતો કે નાનીંદય મમ્મી હવે હું નથી થાળી અગિયાર ઠાકોરજી ના થાળ ના લાડુ પેઢા છે સ્વામી બે લાડુ હાથમાં લીધા અને મિસ્ત્રી થાળી માં સાધુ કહેવાય મારે શું કરવું લડતા લે મારી પણ પછી આવું યાદ આવ્યું છે ભગવાન ના સંતને હાથે એમાં ધર્મ વૈરે જાડો ન આવ અને આડે દાડે કઈ તીરસવા નોસવા બીજા આવતા હોય એ હાથ ની પ્રસાદી જાણી ખરેખર મન તો માલી લડાઈ જ લેતો ખાલી ગયા પછી આ વાંચી બધે યાદ તો આવે છે ભગવાન જેવા સાધુ એના હાથ નું મને મળ્યું ખાવા તરીકે નહીં મને એવો અલૌકિક આનંદ આવી ગયો ભક્તિ નો મહિમા થાય આ વાત ના બધા પાત્રો હોય જ નહીક જ પાત્ર હોય એ છગનભાઈ હર વખત જો અનુમારી ની વાત કરતા એ વચ્ચે મેાદશી યોગી નથી અને આદશી લાડુ ને ખાતે પણ ધમી બાળ મુખંદાજી બિરસવા નીકળતા કેટલાક ડાયા સા આ બધું ચાલુ આવે રામચંદ્રજી ભગવાન લક્ષ્મણજી હોય ભરતજી હોય શત્રુઘ્ન હોય કેવાય છે કે રામચંદ્રજી તારા વાલા હતા રમારતા હોય તરીબ રાજમ એમ ન લઈ આ તો આવો આજે પ્રસંગ ને લલકારે નોખા નોખા ભાગ હવે કૌશલ્ય એના વખાણ થાય ભક્તિ રાખવા જાય નોયલા ગણ હોય તો બરાબર પણ એને પ્રધાન જો ત્યાં કરી નાખે તો એ બરાબર નથી સ્વામી વાળુ કરતા રોટલા લેતા હોય માં લાડુ ખાતા નો હોય એટલે ઈટ આને ના પાડવી એ ખરાબ વિવેક